માલિક હોને થી કોણ બોલે છો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન જે બોલતા હોય તો 200 રૂપિયા રવાન 300 દાદા દાદા થઈ જાય 200 દોર માં 300 દોર માં દાદા આવર ચેતનમાંથી વાણી પ્રગટ થઈ છે ને એમ કે પાવર ચેતનમાંથી વાણી પ્રગટ થઈ છે ને પાવર ચેતનમાંથી વાણી પ્રગટ થઈ છે ને હા પાવર ચેતન બોલે છે તે લગતા છે તમે શ્રોતા સાચી વચ્ચે શું બોલી રહ્યું છે બાકી પાવર ચેતન પાવર ચિકેનિકલ છે પણ પાવર થયેલો છે પાવર ભરેલો હોય તો પાવર ઉતરી જાય તો એ મન વચન ટાઈમ બેટરીઓ ભરાય છે પાવર ઉતરી જાય તો પછી બીજી નવી ભરીને તૈયાર થઈ ગય છે ત્યાં તો બહુ ચાલે પછી પછી ટાઈમ ઉતરી જાય ને પછી પછી ચડે કોઈ ફેક્ટિ કોઈ ફેક્ટ નિરંતર ચાલ્યા આ ઇફેક્ટ છે જ્યાં સુધી જ્ઞાની પુરુષ નવી ભરાતી બંધ ના કરી આપે ત્યાં સુધી ચાલે નવી ભરાતી બંધ કરી દીધી એટલે ઇફેક્ટ પછી ઇફેક્ટો એથી બંધ ના કરી શકે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 જગત કોઝી ફેક્ટ છે અને રીબર્થ છે આ બર્થ છે ભોગ્યા બહુ થઈ ગઈ અમારે ઘણું હમ જગ્યા કહી છે અને જેમ જેમ હજુ વધારે વધારે વિવરણ કરતા જાય છે અને તો મુંબઈ માં તો રકાબીઓ પાલન કરી પડી જાય એટલે બધી છોકરા વાપા હમવું જોઈએ માં મોરું બગી જાય કેમી એવું કહી દે હું જેનું કામ લાગ્યું ને ખુબ કામ લાગે આખું જગતનું કલ્યાણ થવા માટે આજ્ઞાન ઉભું થયું ભલે બચ્ચા જેવું દેખાતું હોય એકદમ ભરકો થઈ જાય પણ ફાટે ખબર હતી ને એ બધા ભેગા થઈને આવો હું તમને આગળ વાત કહેવા માંગુ શું કરે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 એમને આ ગીત છે બધું આવડે આપડા પંપાઈ બહુ રીહાય પેલા એવા હો બેને એ મન બ નથી પપ્પાજી ચા પીવા ચાલો એટલે બાબુ બોલ્યો બોલ્યો પપ્પા પપ્પાજી પપ્પાજી કેટલે બોલ્યો બાબુ મંત્ર મંત્ર બાબુ એટલે આવું બધું આવડે બધું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 શુક્લ હૃદય હોય શું કહ્યું હૃદય શુક્લ હોય ત્યાં બધું ઓળખી જાય પણ હૃદય માં જ ગોટાળા ભર્યા હોય ને ઓળખાય સમજાય જોઈએ ભાષા સમજવા માટે સંસારી ભાષા બધી બધી સમજાય બધું પ્યારબ્દર હોય શું કે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 મોટા મોટા બગલા લઈ લઈ પડ્યા બધા કાઢી હતી તમે કાલે કારણ લોકો શું કરે છે ક્રોધ ને દબાય દબાય કરે છે મારા છ છોકરા ક્રોધ માન માયા લોભ રાગે આ મારા છોકરા માયા કહે છે મારા માયા મારા છોકરાને તમે દબાવશો મારશો મારો જીવે આ ક્રોધ લોપડ બધું સજીવન થઈ જાય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 શક્તિ છે ચેતના છે આત્મા શુદ્ધ સ્વરૂપ ની શક્તિ છે પરમાત્મા શક્તિ નું સ્વરૂપ છે એ શક્તિ સ્વરૂપ છે બધી શક્તિ કઈ રહી નઈ ને જરૂરી નિર્ભય ની શક્તિ જરૂર ખરી શક્તિ જરૂરી હોય શક્તિ વાળો હોય તો ભય લાગે ને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 આનંદ થાય અમારા જેવો કરિયા કરવા પડે પાસ ના દેવા માં વાતતા જવા અમારા જેવા થતા જ તમારે સારું બધી બચી છે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 આખા જ્ઞાન વાંધો નહીં એમને અપમાન કર્યું ને તો આશીર્વાદ આપીએ અમને અપમાન કરે તો આશીર્વાદ આપીએ જેલ માં ગાલે તો આશીર્વાદ આપીએ એટલે અમને કદાચ શું કરે છે એટલા તપ કર્યો હું ઉકવી રાખી પછી ઉકાઈ ગયેલા તપ પણ એમને કહ્યું ચા હાલ ભૂખ્યા મારો છે તપ કરું છું ભગવાન માટે મારે લાલ લોકો કેવા થઈ જાય હોય ભૂત જેવો દેખાતો હોય તપેલો હોય ઠંડો તપશ્ચર્યા કરવાથી કર્મ નો ક્ષય થઈ શકે છે તો એ બાબત માં આપનું શું કેવું છું વાતક બધી સાચી હોય શાસ્ત્ર કોઈ વસ્તુ ખોટી નથી હતી લોકો ઘેર બનાવી લેશે જે પુસ્તક માં દવા લખેલી હોય ઘેર દવા ખેલી સારું કહેવાય કરવાથી કરવો ખરી જાય લાખો અવતાર કર્મ કરી દે પણ એકાદ કલાક નું તપ બધા ને ભૂખ્યા મારવા તપે વાળો તો બહાર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 જ્ઞાની સાથે મળવાનું બની શકે એવું નથી હોતું શું કરવું જોઈએ જ્ઞાની મળે નઈ તો પછી જ્ઞાન તો એનાથી મોક્ષ બની શકે ખરો હૃક્ષ મળે એ બે સાઈડ ગયા છે મારી નાકા માં જન્મેલા છે આપણો જન્મ તો હશે જ ને એ તો ખરો તમે ફરી દરમિયાન અને પેલા તો માવી ના કાળમાં જન્મેલા આ કાળમાં બરાબર સમજ ના પડેલો દીષ્મકાળ માં મોક્ષ ના થાય ચોથા આરામ માં જન્મેલો પાંચમા આરામ ભરે તો મોક્ષ થાય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 અઢી વીસ થઈ જાય એવું થવું છે અને આપણા ક્ષેત્રમાં તીર્થંકર નથી અત્યારે હવે થવા નહીં નવિતા વિષય આવશે ત્યારે ભાઈ નેત્રો સાથે હવે દાન કરવા પૈસા રોકવા એ ઉત્તમ કે જ્ઞાન નો પ્રચાર કરવો એ વધુ કે બે પણ એ લોકો ઊંચા ઊંચું દાન તો એનાથી સેકન્ડ કીધા એ આપી શકાય ઊંચા ઊંચું કહ્યું છે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 આખું દુનિયા બધી બહુ મોટી છે બરાબર અને એના જ લોકો ભેગા થાય છે ઘરના માણસો તેના તે આજ કુટુંબ કેમ કાકા આજ કેમ બીજા કેમ નહિ એવું થાય છે ને વિચાર આવે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 બનવાડ આવે પણ શું કરે છે આ મારા લાભ માં જ કર્યા કરે છે એવી ખરા ખબર પણ ના પડે પડે એ હિસાબ એવો જ હિસાબ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 આપણે આહંકાર રવિવા રજા લઈ લઉ કશું કરવું નથી એમ કરું તો બધું થયા જ કરવાનું નહી થયા કરવાનું નહી થાય ન હોય કે નહી હોય કે કરતો નથી વ્યવસ્થિત કરે એવું શીખવાડતા નથી મેં શીખવાડે એવા વિચારો આવે એવા વિચારો આવે શું થઇ જાય છે અને પછી ના ગમતું હોય તો એ કરવું પડે કોઈ કાર્ય ગમતું મોટાભાગ જેમાં કરવું હોય કરવું પડે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 દાદા એ મને સમજ નહી પડે તમે પાછું કેવું કરવું કે ના ગમતું કરવું પડે એવું ન જોય નહીં આવે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 मारे मदद कर घर घर पत्नी ना करा थे મારુ ને તારું જાય કે મારું તારું હોય પત્ની માં પતિ પત્ની મારું ના હોય આ દુનિયામાંથી બહાર જવાની જરૂર નથી મોક્ષ મારું તાર ના તો સેટલ થવાની જરૂર જ નહી તો નથી મારું તારું ને પ્રતિપત્નીમાં મારું તારું હોય બગો ભગવાન દરબારમાં મારું તારું કર્યા કરે મૂની માન લેવામાં તારે એવું કથજે અજી પહેણે ને પહેં જડે એટલે જ હું આ રીતે કળા બોલતો હું કે એટલે પરણ્યો નથી એટલે જ ખરાબ પરણ્યો નથી એટલા માટે જ આવું બોલતો હી ના એટલેને ખ્યાલ ન હોય ને હા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 બીજામાં મળે આ દુનિયામાં મળશે આ દુનિયામાં મળે કે આપણે તમે છો ને આત્મા તે આત્મા છે આપણા માં હા? બધી ફાઇલો ચોખ્ખું કઈ નાખ્યું હોય તો પછી સેલ્ફ માં રહે એટલે એસોલું છે अहिया भूल भोगवी पड़े छूटको नहीं नहीं थे हम सीधी नही गाड़ी भूल करी हो सीधी ना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 આપડી હોય બધો થયા સમસાર બધા વેચાય નીકળી વેચવાર ગયા વર્ગ આવડતી નથી કેવી રીતે વેચતી નથી એ તે સ્વર્ભ જાય આપણો હાથમાં એ એટલે જગત છે ન્યાયાધીશ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 બર્ગલર ક્યા છેનો ધંધોપોનોય દાદા એવો એનો ધંધો હોય તો એ કઈરા કરે એનો ધંધો એટલે એ તો કયા કરે આ ધંધો ભાઈ ને ને ભૂલ કોની આ એનો બિઝનેસ સેલે કરે ને ઓર ભૂલ કોની જાવા ટેક કોની બર્ગલર આવ્યો મારો બર્ગલર રી કરે તમારા ઘર માં એને લઈ ગયો તો બાઈ પડી થેક યુ થેક યુ પણ આપ હું ચોરી કરી ગયા તે કરી ગયા હવે શું કરીએ ગયું થઈ ગયું ચોરી કરી ગયો કોઈની છે ભૂલો કોઈની ભૂલ તો છે જોવું પડે દાદા મે તમને ભૂલ કરોરી કરવા આવ્યો મેને કરવા દ અને એની શું એ આવી પડે એ કદાચ ના કરવા દે એ મારી દે નેત્રી છું